સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા છે તે ખરું નથી કારણ કે ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી માટે સમદર્શી નથી સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે ભગવાન પોતાના ભક્તમાં રહે છે તે પાત્ર પ્રમાણે રહે છે તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે ભગવાન સુળીનું દુઃખ કાંટે મટાડે છે એમ કરે તે કેમ જાણાય એ પ્રશ્નનો ઉત્તર જે આપણે પણ એવું કેટલું થતું હોય ને બ્રહ્માંડમાં પણ થાય તે તપાસી જુએ તો જણાય જે કાળમાંથી સુકાળ કર્યો તેમ કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય પણ રુચિ સારી રાખવી અંતે રૂચિ સહાય કરે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આવી વાત તો ક્યાંયે થતી નથી માટે વિષય ખોટા થઈ ગયા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને એમ હોય તેમાં સદાશિવની હવેલીનું દ્રષ્ટાંત દીધું તથા ભગવાનની ઈચ્છા સમજવી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહીં ને મહારાજનો મત તો ત્રણેય દેહને ન માનવા ને અક્ષર માનવું એ તો જેમ બ્રાહ્મણને ગેરજન્મ થયો તે બ્રાહ્મણ તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે લાકડાની ને લોઢાની બેડી કરતાં પણ સ્ત્રીધનની બેડી કઠણ છે ને મોટી છે ને તે બે થી મુકાય તો પછી ઇન્દ્રિય અંતકરણની બેડી મોટી છે ને એથી ન દબાય એ તો માયા પરનો આવેલો હોય તે ન દબાય બીજો દબાય ને ઇન્દ્રિય અંતકરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સ્વાન સુકર બિલાડ ખર તેના ટોળા માહેલો જંત તેને મૂકે કરી સંત જો મળે સદગુરુ સંત એમ કહીને કહ્યું છે વસ્તુ નહીં કોઈ સંત સમાના તે આપણને મળ્યા છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે નામ કેનું લઈએ પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે તો પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યા છે ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદા છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ખટવાંગ રાજાનું બે ઘડીમાં કલ્યાણ કર્યું તે સાધુ તો બહુ દયાળું છે તેને તો ખબર ન પડે પણ પ્રગટના સંબંધનું બળ લખે છે એમ સમજવું